મંગળ પ્રવચન સંમત બે હાજર એકતાલીસ ના વર્ષ મંગળ ને બુધવાર તારીખ નવ એક ઓગણીસો પંચાસી વરડા પ્રથમ પ્રકરણ નું પચીસમું વતરામ પ્રથમ શરૂ કોઈ દિન નખું કરોટલી ન હતી હોય ખાણું નહીં આ નજું નવું બીજું લાવો એટલે જે ક્રિમ હોય એમાંથી હોખું બનાવીને તમે હમજી દેતા પાછું વધારે પડી ના જાય નહીં માલે પેલા તો વધારે અલગ હવે મને હદા હતી જો બધા જાય તો અહીંયા ક્યાં આવશે હું તો એટલો જ આવીશ પેલા જતોય ખરો પરાણે તો અહિયા આવે મને જે ખુરશી પડી અને કોઈ નહીં ટેબલ ખુરશી કરાવું કોટલો હારો મારે ત્યાગી માં છે ને માંડવો પડે ને એ શંકા શોભા હોય દાદા માણા પડખે ઉભા હોય આટા મારતા હોય એ શોભા કેવાય પછી બધી સગવડતા જોઈ મંદર અને આવડ્યા ને કર્યા એ આ કરી આ કરીએ એટલે ઈવડાય કરી આવે અને તમે બેઠા રહ્યા બહાર જાઓ સ્વામી નાખવાનું એટલે તમે બહાર જાવ અને સ્વામી જમે એટલે ઈશ્વર ના ના સાધુ બપોર વચ્ચે તો એ પંચ માં થી જ લેતા હૃદય આ સાધુ દાખલો ન ખરા સેવામાં રહેતો હોય એને કઈક આ કરી આવી એટલે બિચારો કેટલો ટાઈમ કાઢે એમાં વાંચે પણ કહી છે ને હજુ બેઠો છો છોડતા નથી સાધુ ને વજમાન કર્યું હતું મેં કાડી લ્યો નથી ઉપાડતા ઉપાડજો નીચે તમે લોચે તમે સભા માં કોણ કોણ આવે કેમ દેખી નાખો છો તમે કહો એટલે આ કરી પણ અમને બંધ ના દે હગે તમે પણ જમવા બેસે આમી પાછી ખુશી હોય ટેબલ એ વળી પાછું આટલી લી ચડી આવે પાટી આમ રાખે પછી જમે શોભા થોડી જમેખર એની મોટેબલ્યો ત્યાં બે ડિઝાઈન કોણ ના પડેભા છે શોભા નહી મનવળ નહી શણકાર નેરાયણાય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ મીનારાય નારે 1974 ના વર્ષ સુધી સપ્તમીને દેવસર પ્રભાત સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં પરમાંતને જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ કર્યોતો ને ધોળો ટોફાળ ઓજોતો ને ધોળો ભેંટો બાંધ્યોતો ને આતમણે પરતારે ઉગમનું મુખારવિંદ કરીને વિરાજમાન હતા पूर्णकाम तो, तो आत्मनिष्ठा ने भगवान महात्मा ज्ञान લખ્યું કે હૃદય માં કે આજે સ્વધર્મ ની બધી ક્રિયાઓ છે સ્વધર્મ ની ધર્મ સંબંધી ક્રિયાઓ એનું ગમે એટલું આચરણ કરવા સાક્ષાત હાથમાં કઈ નથી આવતું આત્મનિષ્ઠા ભગવાન નું મહાત્મા છે મહાત્મા આવે એટલે એમ થાય મનમાં એવો થાય કે હું ક્યાંક પાયમો મને કઈક મળ્યું દેખાય છે સ્વધર્મ માં સ્વધર્મ માં એવી આના જેવી ત્રપ્તી નથી થાય જેવી તો આમ મનમાં અવે ને કારણ કે સાધારણ આત્મા ભાવ જાણતી ન કેળવાય જાનતી ભગવાન માં જાવતી હેત ન થાય એવું ક્રિયા ન થતી હોય જાવતી લાગે માર્ગ ના ધર્મ એક ક્રિયા છે ક્રિયા થી કઈ પૂરણ પણ મનાયેલું મનાયેલું એટલે મનાઈ અને જગત સમજેલી કચ્છ તમે એટલું ખોટો જો આત્મનિષ્ઠા શું ભગવાન ની ભક્તિ શું અને ધર્મ શું ત્રણેય ઓળખવા જોઈ ને આ જુવાર છે આ બાજરો છે આ ઘઉં છે ઓળખ્યા વિના ગમે ઓળખાયું પણ એને આજ ઓળખનાર કોણ હે આત્મનિષ્ઠા ભક્તિ શું અને ધર્મ શું ઓળખનાર તો બોલે હવ એટલું સારું લાગે છે સમજે ના આવે મગજ મદદ ના આવે નહીં લગતી તો પછી એનું વાક્ય લખ્યું છે એ ખોટું પડે નહીં તો બહુ કાલ કર સમજણ ઉપર જળવું જરા કર્યું આ તો બધું પૂરું માની લે છે એ ક્યાંથી મળે બોલો છો ભગવાન નો ભક્ત તેના અંતર નથી અને તે પૂર્ણ કામ પણ તેને કરીને જ થાય છે અને એ બે જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામ પણ આમાં રહે છે ન ફગે હું કઈ કરવું પડે ને પ્રયત્ન તો કરવો જોઈએ આપડે સાધુ એ તો જરૂર કરવો પડે આવડા ને ચાલુ ચાલે અને ચાલ્યું જાયું છે ને હું ને હવે તો સાધુ નહીં જાય બહુ આવડા બધા ક્યાંય ખરા તમે સાધુ છો બરાબર છો એમ કે લાગે ખાલી હા એને ક્યાં ખબર છે સાધુ કોણ કેવાય તમને ઓળખે કેવી રીતે ઓળખાય ન હોય સાધુ ને એ પણ સાધુ ને ક્યાં ઓળખાયું કપડા કપડા ને ઓળખાય સાધુ કોઈ ઓળખ્યો નહી રોટલા ખવારે એને ઓળખા પ્રસાદી ઓળખાય સાધુ ને કોઈ નો ઓળખાય પણ આવડા માની લે ને આ પણ ખાવે એવા વિશ્વાસ બનકુળાનું સામે ત્યાં જ લખ્યું ગધુ માનું ઘડી ઘોડી દે ગધડ ને ઘોડું માની અને સ્વાર થાય મનમાં હવે ઘોડે ચડ્યો હવે ઘોડે ચેડ્યો પણ છે ગધડ મારા છતા અભણ હતા અને જાણતા સાધુ કેવાય નાય આવડે હવે ભણેલા આવ્યા અને ખબર નથી ગણી ગયો ભણેલા ને ખબર નથી હવે અભ્યાસ ન વાત સાંભળવાની મળે નઈ આવું લેવો પેલો તમારું કલ્યાણ સાંભળવા ખબર પડે કઈ નથી નામ નો સત્સંગ સત્સંગ છે એને ન લે તો હું ઓળખી છું હા પણ ઓળખી એની ખાનદાની હોય એટલે એ માને કે આ સાધુ બરાબર ઊભું ના લેવાય ઓળખાંડ નું ના હોય અને આજે ઓળખાવે છે આને વાત કરી હતી પરદેશ ની વાત હતી છોડી જૈન ભાઈ હતી પણ એમાં છે મને કોઈ થઈ ગયો એટલે હું વાંચી લેશું પરદેશ માં કોઈ એક ડાક્ટર આજે નાની ઉંમર નો ઘણી ગણી તૈયારથીઓ સારામાં સારું પણ જીવ દૈવી બેઠો છે એમાં એક પાય હવે ધીરે પણ બહુ ભરેલી અને જુવાન છોકરી ધીરે ધીરે બે ને નજીક થયા છેવટ માં બે કરવાનો વિચાર કરી લીધો નક્કીને થોડા થોડા માંથી કરી લઈ લોકો બહુ હર ચા દરવાજા ટકોર પડ્યા ખડાયું બધા જવા ડરે જ્યાં ઉઘાડ્યું એના પગ માં પડીને ધુસકો મૂક્યો ડાક્ટર ને દઈ આવી ઘરે બેન છે શું વાત તો કર તો મારો દીકરો અંધકાર છે જો તમે ન આવો હતો તો મારું જીવ આરામ થઈ ચુકાય એમને રડી ને મંડી બોલવા એટલે ડાક્ટર કાવી આવું ઓલી આવેલી બેઠેલી મારે જ આવવું પડશે અને દુઃખ છે ના દીકરા નું ઓલી ખીલે તમને મારી કઈ કિંમત છે નથી ઓ ક્યાંય નઈ ને તમારે ઘરે દોડી આવું અને તમે અત્યારે બીજા જવા ઈચ્છો એમ ને બે જણા નોટો નાખીને બોલી તો રાખી વાત બધી હું પણ બોલી ગરીબ ભાઈ નું દુઃખ કેટલું છે એ તો જુઓ એટલે મારે જવું પડે પે હવે તો થઈ ગયો બાય ભાઈ ને ત્યાં આ બાયો ગયો પછી અપસણ ફેલો ત્યાં જઈને ઘડી સારવાર કરે પણ બે ભાન માન પડ્યો હતો છોકરો ભાઈ જાણે ડાક્ટર હું હું કરીશ કે વૈશ્યા રોકાજ આ ડાક્ટર કે ભાઈ ઈ છોકરો જયારે આંખ ખોલે ત્યારે હું દાસ લે બેઠો ચાર કલાક બેઠો દિવસ ઉગી ગયો એમાં છોકરે આંખ ખોલી કઈ ખોલીઓ બેન હવે આ જેવી હવે તમારે કઈ વાંધો એને હાથ આવજો અને પાછું કઈ એવું હોય તો મને ફોન કરજો હું આવી જાય ડાક્ટ જો એ ગમણા બદલાવી એને બેઠો છે તો ફોન આવ્યો પણ એ તો આખો તો નાખીને વાતું કરે તમને મેં આજે જ બેઠી તમારે મારી કદર ત્યાં લેડ અશાંતિ જવાબ આપે બધી વાત હાજી હું તમને ઓળખું છું હું મને ઓળખું છું પણ દીકરા નો અંતકાળ એની માતા નું હૃદય કેટલું હોય મારે જોવું પડે હું ડાક્ટર એટલે મારે જવું જ પડે ફક્ત હું બીજે ગમે તમારે કઈ નહીં સ્વતંત્ર જ્યાં જવું હોય ત્યાં જાજો પણ હું મારી ક્રિયા થી જળાય મન ન તો કુલ એ બીજે ગઈ અને મારી જિંદગી હું પરાધીનમાં તો મારી સેવાના કાર્ય માં મોટામાં મોટું વિઘ્ન પડે એનો નિશ્ચય કરી લીધો સિત્તેર વર્ષની ઉમર પણ પછી એના ફળમાં એવું મળ્યું લોકો તે દેશના વતની એટલે એને દાતે માથે ખબર કરે ને ખબર કરીએ ત્યાં એકા જે છોકરો બચી ગયો અબસી નો એ ત્યાંથી નીકળેલો એટલે એને એમ ક્યાં ઉપર છે આપણે પેટ ને ખાતર નીચે ન જવું જવું છોકરો એમ હોય બરોબર પુસ્તક નો એટલે આ જગત માં મનુષ્ય નો જન્મ બન્યો એને નીચે ઉપર જવાનો વિચાર કરવો ઉપર નીચે હવે એ ક્યાદી કાઢવા કાલ તો લગ્ન કરવા રાત્રિ હવે જિંદગીભર નો એ તો ક્યાદી બન્યો ને કોઈ રીતે કેમ આગળ જઈ કહેવાય નહી હોય તમારા બધા અરે એટલે આ પગે મેં બન્યું મનુષ્ય જીવન શા માટે એ ગ્રસ્ત કોઈ દિનો કરી શકાય એ તો પરાધી ના થઈ ગયા બસ સાધુ ઓ પરંતુ આમ જે બને આવી યુવાન ઉમર માં અને કોઈ નો શાસ્ત્રો નો બીજો સંપર્ક સંતો નહીં બતાવે છે આમ બને પૂર્વ સંસ્કાર કામ કરી જતા આત્મિસ્થા બધું આપડે રાત્રે ત્યાં વચ્યા શાસ્ત્રો વાંચ્યા કરી હરિભૂતો ને યાદ આવી જાય છે ને પછી સારું આવે પછી અમને દેખાય કાલે ઓલું ના આવ્યું કે આ લોકો ને તો આ ત્રીજી તાપ ની વિતમણાઓ છે એમને તો આવું ટૂંક મળ્યુંરસ શંકાદી જેવા સાધુ કિરા હવે તમને કઈ નથી થઈ તમને પૂર્ણ કામ પણ દુઃખ માં છે પણ તમે તો સુખ્યા જ્યા છે ને હવે વાંધો પણ એ બદલી ગયો બહુ વધુ પડી પડે તમારે લાઈટ કરું નાના માં નાની વસ્તુ હોય નાના માં નાની વસ્તુ એ ભગવાન લેવો આમ આત્મ નિશાન સામાન્ય આત્મ નિશાન સુખ દુખ માં લેવાયુ નો લેવાય પણ સુખ માં નો લેવાય ન કરે આત્મા ને શું જોઈએ સાધન સગવડતા એ ઈચ્છે જ નહીં બોલીએ તો એ થી જ હો આપણે અહીંયા અભ્યાસ માંડે આત્મનિષ્ઠા દુઃખ તો આવ્યું થાય મોટું મળે ન મળો હોય ને મળ્યો હાજા ન તો ઠીક જરાક મોટું વહેલું થાય ને મળ મને બઉ દેખાય ભગવાન તો કરે જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રે કરે કઈ નથી આવું છે આવડા ને કઠણ આપડે સુખ માં આકડામણ થાય એવું તો કોક જ હોય સુખ માં આકડામણ થાય આ ક્યાં હાર વાળી આ એમ જ માને છે અરે દુઃખ તો જખમારી ને સહન કરવું પડે કઈ સાધન ન હોય તો સહન કરો કરો દુઃખ તો જખમારીને સહન કરવું પડે સુખ નો સહન થાય ગોઠવા એટલે સહન નો કેવાય સુખ માં સગવડતા ગોઠવા માટે એટલે એ સહન નો કરી શક્યો આવેલી તક ને એમાં સહન કરે સુખ ને સહન કરવું જોઈએ સુખ ને નહી હોય ન હોય તો સહન કરવું જ પડે મળું ને ભોગવતા ન શીખવું હું ભોગવતા ન શીખવું અમને કાયમ દેખાય છે મને પણ મને દખાય કે મને બધું મારે ભોગવવું હોય ને એ તો કોંગ્રેસ મારી એને સહન કરું પડે એ કઈ ઉપર સુખું સાધન મળ્યા નો ભોગવો તો તમારી આત્મ કહેવાય સુખ ના સાધન મળ્યા અને નો ભોગવો ગામડામાં ફરતો પેલા ઘર ભગત ને એક થાય બઉ બોલતો બઉ ને થાકું નહીં સર જોઈ ગુ નાખે એટલે હું પાંચ ગાઉ ગાડું મળે મૂકી દેવું નઈ આ તું એમાં ગાડ્યું આત્મનિશ્ઠા નું અનુસંધાન આત્મનિષ્ઠામાં તો સમજાય છે કે અનુસંધાન હોય એટલે આપણે એમ કઈક મળ્યું એવું પણ ભગવાન નું મહાત્મજ્ઞાન એ તો નોખી વસ્તુ થઈ અને તો એનાથી પૂર્ણ કામ ભણું મનાય અને વધુ મનાય આત્મનિષ્ઠા કરતા ભગવાન નોખા પણ ભક્તિ નોખી નથી તો આત્માની સાથે વૃત્તિ બે પ્રકારે એક આત્મા માં એક ભગવાન માં રે એટલે એની આરે થઈ ગયો કરંટ થયો એટલે એનો પાવર માલિક આવે અને તે પૂર્ણ કામ પણ આત્મનિષ્ઠ આવા ભગવાન મને મળ્યા હવે હું સુખ ને શું ઈચ્છા કરું એમ દ્રષ્ટિ અભિન વિ પછી આની વસ્તુ મારા માનતો હોય દ્રષ્ટાંત જાડું છોકરો એટલા જ હું પરગણું એને ઘેરે બારે મહિનાની ચીજો એ પરગણા માં એને રડવાનું હોય ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી મનના સંકલ્પ રહેતા જ નથી વૈરાજ અથવા સાધુદાન એ વાંધો પડે તો ખબર પડે શું દીપડા નું ગાડું આવે ને માંગવડ માટે ગોઠવો અમારું ત્યાગી ભાઈ બઉ તમારું ત્યાં નહી હો તમારે જગેલું છોકરો નો કર્યા જોડા મેં બે ચાર હારા હરિભગત નું જોયું ખબર પડ્યું થતો જાવ એની ઉપર પાછું મન મળે એકલો ડોહો પડેલો પડ કે માટલું માટલા ઉપર ગયો એટલે પાણી પીવા તલાઈએ મને તરત દેખાડો સાધુ સાધુને ક્યાંથી ખબર હોય ને આનંદ છે સાધુ ને ક્યાંથી ખબર પડે તમારે તાલ જાય પડે જયારે બોલે તો કે બીજી તો રોટલો જ નહી બોલે જ નહીં એમ જ હોય કરવું પડે પણ ન ખબર હોય આ તો મળે ને બે સાધુ વાજે આ બે ગયા અને પાછું પથારી પર ચડી ગયા તો લડી લે ને જૂની વાતો આપડા બધા આગળ પડે મફત કરી તો કે તારો વદનામ ને ફરજ જોઈ સેવા કરે મફત કરે તમારે જે કેવું છે ધીરે ધીરે કઈ તો ગયો બોલો મેળવસા ખબર પડી ત્યાં પછી આ સાચું દવાઈ ગુમાવી સારી વાત અરે કેવું કેતો હું તો મંગડા અને કોઈ નઈ મારી પાસે ભાગી જાય ભાગી જાય મનાવવા નો જાવ જ્યાં ત્યાં ત્યાં સાધવા અને એ બે માં જેટલી ખામી રહે તેટલી તો સમાધિ માં પણ નડે છે અને હમણાં અમે એક હરિભક્ત ને સમાધિ કરાવી હતી સમાધિ વાળા ને પણ આત્મ જ્ઞાન નું જરૂર કામ પડે છે સમાધિ હોય સમાધિ માં જીવ જતો હોય છે ગમે ચાર સ્થાન માં તો દેહાભિમાન તો ન્યાય દેવું છે ને અને પોતાનું સ્વરૂપ હાથમાં ન જાણે દેહ ને માને તો તેને ઘણી કાજે ભાઈ જાય છે हरिभक्त ने समझे तारो ना देव आत्मा तारू स्वरूप पी अदी करी क्यूजे गणपति ने स्थान के चार बाकड़ी न कमल त्या जाये तारू स्वरूप जो ते बेटा આમાં ખીજા કઈ વધારે વધારે તમારી ઉપર એ ભણવા તૈયાર હોય અને જયારે સમાધિ વાળો ગણપતિ ને સ્થાન કે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે જો એનો કોઈ ના અરક હશે આપણને અત્યારે ખબર કેમ ખબર વાંધ થાય પણ આમાં આવ્યું ને એ બધા એનો હરખ હશે ને જોવાનો કે નહીં જોવે ભૂલી જાય અંદર ભૂલી જાય આવું ના દેહ માં છે છતાં કોઈ ની યાદ નથી જો પાછું વાંચીએ રાત્રિ દિવસ તો એ નક્કી કર્યો જો આવ ના ઘર માં આટલા દેહ માં બધ પણ એનો વિચાર જ ન આવે વિચાર ટેવ પડી કે વાંચું સાંભળવું સાંભળવાની ટેવ એમાંથી લેવું એવું કોખ ને બધી સાંભળવું બઉ સરસ વાતો થઈ હોય એ આપણે ખંખરે સરસ નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે અને તેથી પણ બ્રહ્મા ના સ્થાનક ને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ તેથી અતિશય ગણો દેખાય છે ને કોઈ પછી હૃદય આવે પછી કંઠ આવે લગભગ પ્રકૃતિ આવે અને પછી લલાદ આવે સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે अतिशय नाद थे कड़ाका अतिशय थे गो धीरज तो कायरपण आए थे કેમ ધીરે ધીરે લુપ્ત કેમ તેનું પ્રધાનપણું કેમ ના લુપ્ત થાય ને એમાં તો કેટલા નિયમો પાડો આપડે સ્વામી મોટા મોટા હતા કરે નહી ત્યારે એ વારસા ની નથી આનો વારસો જ ન હોય કરે અને રે કારણ બીજા નો કોઈ બે આ બાજો માર્ગ એવો છો કોઈ નો હોય તો શીખાય બધા કઠોન મળે પણ શીખાય ખરો કારણ કે જો નો થાતું હોય તો લખાય કેમ મનુષ્ય જ કરી શકે બધું પણ મનુષ્ય ને કરવું નથી એટલે કે કોઈ શીખવાડનારો નથી એમ બોલે મારે કરવું છે પણ શીખવાડનારો નથી એમ જોઈ જો અમારે ભણવાનું છે ને આવું ભણે છે ને ભૂલે જ તો મનમુખી મહાશુરવીર હતા તો પણ ભગવાન નું વિશ્વરૂપ જવા ને સમર્થ થયા નહિ જોયું નહી હોય આવી વિશ્વરૂપ દર્શન ગીતા હું સમર્થ નથી માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો રૂપે એવા એવા અને જેમ ભાગે બીજો પ્રકાર એ છે Si abide, mind, तो जारी सर्व ठेका तूवानी कोई हटा भगवान हटे नही कूव होता है प्रवाह जुदो जुदो, जुदो चालय ત્યારે તે પ્રવાહ માં જોર હોય નહિ અને તે વિશે કોષ નો પ્રવાહ ભેળો કરીએ તો નદીના ના જેવો બળવાન પ્રવાહ થાય નોખા નોખા પ્રવાહા નોખા નોખા નોખા ભગવાન જોયા કરે કાન્યા કરે જીવ અખંડ બોલ્યા કરે રીત તો બતાવીશ હેલી આ સમાધિ રીત આ હેલી સમાધિ તો અષ્ટાંગ યોગ વાત આવી તો બઉ કઠણ છે આ છે રાધિયો ભગવાન માં જોડવાનું એ આ નાદાર કરી શકતો નથી તોડવી તો જોઈએ ને જગન્માન પોતે પોતાની મેળે સમજવું જોઈએ હું જોવા ઈચ્છું છું કે નથી ઈચ્છતો હું સાંભળવા ઈચ્છું છું કે નથી ઈચ્છતો વાળી લેવું હવે સાંભળવું નથી ઘણી જંગી ભાઈ નથી સાંભળતું રહેવાય ન હોય ત્યાં લાગ્યું હોય લઈને બેસેઓ કરતા પાછું છે કોઈ ગરીબી કરી શકે દવંગર કરી શકે માંડો કરી શકે અને હાજો કરી શકે સમાધિ દેખાય પણ એ કરે ને થાય એમાં આપણને સાધુ ને તો બહુ અનુકૂળતા આપીશ ભગવાન વિક્ષેપ નું સ્થાન નથી પણ વિક્ષેપ બધા મન ના પડ્યા છે ધ્યાન કરવા બે કેવી રીતે મુશ્કેલી સગોડ વાળો હોય ને નોખી ઓરડી હોય તો માલિકો ના બેઠા અને આ લોકો ને તો સ્થાન કર આગળ અડિદ્યા લાડુ ને રસોઈ આવી તો કરવા જાય કે ન જાય ને થાય સરસ માં સરસ બનાવવા ખાય નઈ મજા આવે મોઢામાં પાણી આવી જાય ઓછું કે સાધુ હોય ત્યાં દેખાતા નથી એટલે આવડા गोता राजा जानकी भाई महाराज की जय भज्या